પ્રારંભ ની ખબર નથી બેના ઉપર સવારે અમારે લગભગ પંદર વીસ મિનિટ ઘણી બધી ચર્ચા થઈ કઈ સવારે પુરુષાર્થ મિનિટ યો અને એક ભાઈ એવું જેવું માનતા હતા કે આપડે શ્રમ કરીએ તો જ પ્રારબ્ધ મળે તો અમે કહીએ કે પ્રારબ્ધ હોય તો મોકો મળે પ્રારબ્ધ હોય તો મોકો મળે બધું જે સ્પર્શ થાય છે પાંચ ઇન્દ્રિય થી મનુષ્યો કામ લે છે બીજું કોઈ ઇન્દ્રિય જ્ઞાન ની બાર કદાચ થયા તો અમને ઇન્દ્રિય જ્ઞાન થી જે જે આવે છે બધું પ્રસંગ છે બોલો હવે સમજે લોકો પણ પુરસાદ પછી આ લોકો શું કર્યું કે પુરુષાર્દ પોતાને સમજાયો નહિ એટલે આ લોકોએ ભ્રાંત પુરસાદ ફરી કાઢ્યો ભ્રાંત પુરસાદ કયો તે શોધખોળ ના ધારે ચાલે કરે છે ગાડું ખરી રીતે સાધુ આચાર્યો નથી જાણતા બિચારા કે પ્રાધ છો ને કેવો પુરસાદ આ જે માણસ પુરસાદ કરે છે ને એ પ્રારંભ ના આધીને પુરુષાર્થ થઈ રહ્યો છે આખો આ બધા પુરુષાર્થ કરે તમે આ બધા આવ્યા છો ને તો પ્રારંભ ના અધીન છે કેવું થઈ રહ્યો છે જેને ભાવ પુરુષાર્થ કહેવામાં આવે છે તેને કહેવામાં આવે દ્રવ્ય બધું પ્રારંભ છે ભાવ પુરસાદ છે શું છે એ તમને સમજાયું બોલો અમારે દેખાય છે પુરસ્થ કોઈ જગ્યાએ પ્રારંભ કર્યો પાંચ દિવસ થી અનુભવ પ્રારંભ છે તમે શું માથાપડ કરી શું કે છે એક ભાઈ કેતા કે પુરુષાર્થ કરે તો જ પ્રારબ્ધ આવે હું કહું કે પ્રારબ્ધ છે તમારું એટલે તમે પુરસાર્થ કરો એમનું કેવું એમ હતું કે પ્રારબ્ધ કરે એટલે તમે પુરુષાર્થ કરો છો પુરુષાર્થ નથી આ નિમિત્ત નૈમિત પ્રયત્ન કામ કરી જાઓ નિમિત્ત પ્રયત્ન પ્રારંભ નું નૈમિત એ પ્રાર્થના આધારે થવાનું પ્રાર્ભ આધારે પ્રારંભ પ્રેરણા થી જ થાય છે એટલે હું કર્મ સમષ્ટિ પાસે જાય અને સમી માં કુદરત ભેગી થાય કુદરતી કારણો બધા દેવા થઈ અને અહીંયા આગળ છે તે આપણને રૂપક રૂપે અહી પ્રાપ્ત થાય રૂપક રૂપે વિચારે ખરાબ એની મારફત થાય છે સારા વિચારે એની મારફત થાય બધું આનાથી બધું ચાલે છે બોલો હવે આપી જે પ્રારંભ છે આપડા ભાવ નું કારણ છે અને એ કોન અવતાર સુધી જ્યાં સુધી જ્ઞાની પુરુષ કોજીત બંધ ના કરે ભાવ કર્મ નો કરતા બંધ ન થાય ત્યાં સુધી ચાલે કરો તમાર બંધ થવું છે ભાવ કર્મ ના કરતા વાત કરીએ આપીએ તમારું શું ફળ આવ્યું પછી તમારી બેનો વાતો માથા ભોડ્યો ચાલ્યા કરે છે તેમાં જે બે શબ્દ હોય ને બોલતા આવડ્યું એ જીતી જાય એવું જ હતું મારી પાસે પેઢી લાવ વાક્ય રાત ચાલશે અરે ઇગ્વિજ ની વાણી નહિ ચાલે બઉ સારા ઇગ્વજમ ની વાણી ફ્રેકચર થઈ જશે એક દાડો એમના જે વિવેકાનંદ ના રામકૃષ્ણ ના બધા પુસ્તકો ઘણા વાંચ્યા છે એમાંથી હવે આપડે આ મજૂર માણસ છે સવા થી સાંસો થી કેટલી મહેનત કરે છે દિવસ માં છેડે એને બે કે પાંચ રૂપિયા મળવાના જો અને મિલ માલિક દીકરો જુઓ એ ભારત થી છે એમાં બે દીકરો હોય એક દીકરો બાપ પેઢી પર સખત મજૂરી કરે સખત કામ કરે આગળ આવે બીજો હું ફર્યો પ્રકૃતિ પ્રણાવે છે અને તારે હું નાખ્યો આ જેમ ભમેડો નીચે બોલે નઈ હું કેવું ફરું છું હું કેવું ફરું છું બોલે તો આપડે નાખી શું ફરવાનું હશે સમજાવી વાત છે એનું કારણ શું સાથી ભ્રાંત પુરસાદ કરવામાં આવે છે કે તું જાપ કરવા બેસી જા જાપ કરવા બેસે એટલે પ્રારબ્ધ ભોગવતા પુરસાર્થ ઉત્પન્ન થાય છે પ્રારબ્ધ ભોગવતા પુરુષાર્થ નું બીજ પડે છે કારણ કે હું કરતા છું એ ભાન છે તેથી में फ्रेक्चर था। <स्थिण> थी गाप करवाठो हो तो करते जाए, आप जाप बैठो है जाप करतो जाए। भाव करतो जाए મારા ફાધર ના લાયક છે મારા ફાધરલાયક છે નલાયક છે તેલ કાઢી નાખે છે મનમાં જે હોય એનાથી વાણીમાં જુદી જાતનું બોલે વાણીમાં જેવું હોય તેનાથી વર્તન માં જુદી જાતનું હોય અને સહી કરેલી ફરી જાય છે એવું તમે જોયેલા તમે મારી સહી ન હોય એવું બોલે આ ક્રમ એટલે શું સીધો ડિરેક્ટ પુરુષાર્થ જ્ઞાની પુરુષ ની કૃપાથી પુરુષાર્થ ઉત્પન્ન થઈ જાય જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ કેવ જ્ઞાન જાગૃતિ તમને આપવામાં આવે છે તે તમારું તમારી જે નીચે શક્તિ ના આધારે જેટલી ઉત્પન્ન થાય એટલી શક્તિ થાય તમને પણ એકદમ શક્તિ ઉત્પન્ન થાય જાય સ્વરૂપ ના બોલો રાતે વખત એક સેકન્ડ સ્વરૂપ ના બોલો જયારે જગત આખા એક સેકન્ડ સ્વરૂપ યાદ આવે નઈ વડે બોલેખ કે હું આમ છું તે પણ એ તો બધી યાદગીરી તો આપડે બારે ચડાવી છીએ યાદ શક્તિ શેના અધીન છે તે જાણ છો તમે રાગદ્વેષ ના અધીન છે શું છે સેના અધીન છે રાખ દવાનો સ્વભાવ સારો કે જતો હોય છે કશું યાદ શકતી નથી આમાં આ શું વાર હોય તો ભૂલી જવાનો સ્વભાવ સારો ભૂલી જતા હોય માણસ નહીં એ કે છે કે ભૂલી જતા હોય જે માણસો એ સ્વભાવ સારો સારો કેવાય ને પછી જગતના લોકો ના બેભાન છે આ બેભાન જેવો માણસ એવું લોકો ભૂલી જવું એટલે શું એ જગત વિસ્પ્રત થવું કેવું બેભાન માણસ જગત તો યાદ રહ્યા જ કરે ભાઈ ની જગ્યા કરે જગત એક કલાક વિસ્મત થાય છે જગત વિસ્મૃત થાય ને તમારા જગત વિસ્મૃત રે આ તો કુશના હતા આખા સીમરો મેનેજર હા એ વસ્તુમાં એને કેટલી કઈડ કઈડ કઈડ કઈ માથામાં કઈડ કઈ કરે એના કરતા બેન ઓછી સ્મૃતિ રહે ના એ અમુક બાબત વધારે રહે તમારું તમારું તમારી બાબત બહુ હોય ઘરમાં રાગદેશ ના હોય શું કેટલાક ને ધંધામાં રાગદેશ હોય કેટલાક ને કેવી કેવી બાબતો રાગદેશ હોય આ બધા રાગદેશ કાઢવા છે આજે આ બધા ઊંચે મૂકવા છે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 ભગવાન પણ ઉપરી નહિ ઉપરી નહી પછી કેવી મજા આવે અને ઉપરી કોણ હતા તમારા દોષો છે અને તમારા બ્લન્ડર છે પહાડી નો છું ચોથી કેટલા બ્લન્ડર છે બ્લન્ડર એ બ્લન્ડર અમે તો વાળી આપીએ પછી ભૂલો છે ને મિસ્ટેક રહી ને તમને સમજાઈ ગયો ને વ્યવસ્થિત સમજ ગયો ને તમને વ્યવસ્થિત પ્રારબ્ધ ને વ્યવસ્થિત એ બે ને શું સંબંધ છે એ એક જ છે સમજ ને પણ પ્રાર લોકો દુરુપયોગ કર્યો એટલે વ્યવસ્થિત શું કે છે કે તારે કરતા શું કે છે અને પ્રાર્થ કર એવું નથી કેહતું શું કે છે વ્યવસ્થિત શું કે તું કામ કરી જા પ્રાર્થ ઉપર તો એનો આખી વાત હતી પણ આવું આધાર જ થઈ ગયો સમજણ માં ફરી થઈ ગયો શું થાય દાદા મને એમ લાગ્યું કે પ્રાર્થભાઈને અનુરાખીને પ્રારબ્ધ વ્યક્તિને અનુલક્ષીને ખરું પ્રાર્ભ વ્યક્તિ ને ખરું કારણ કે પ્રારબ્ધ આગળ જાય ત્યાર પછી વ્યવસ્થિત થાય છે ત્યાર પછી જાય છે પણ તે આ પ્રારબ્ધ હોય વ્યવસ્થિત ખરું ને જો પણ વ્યસ્તી નું ફળ એને મળે ને કરતા અને પ્રાર્થ ખરેન્દ્રિયો વસ્તુ નથી પુરસાદ જડે નઈ તો કાલે લોકો જ્ઞાન મોક્ષે ચાલે જાય પુરસાદ ફેરવી નાખે પણ આ તો લોકો શું કરે પ્રાર્થ ને ફેરે ફેરે ફેરે ફેરે ફેરે જડે નઈ પ્રારંભ ને ફેરે ફેરે કરે છે એટલે મહેનત નકામી જાય છે ત્યારે અનંત અવતાર સુધી માથાકૂટ કરે તો કશું વળે નહી કારણ કે અજ્ઞાની કહેલી માથાકૂટયો અજ્ઞાન થી અજ્ઞાન કોઈ નહી પુરસાદ તો તેનું નામ કેવાય કે જે સફળ થાય સફળ થાય શું થાય સફળ થાય